તમને આજ હાર શું છે તે હજી ખબર પડી પૂછવું પડે દાદા પેલી વાત કરો ને આપડે પેલા ટોરન્ટો ગયા હતા એરપોર્ટ પર